પ્રતિકૂળ સંયોગો હોય દરેક પોતે દરેક ને એ અનુકૂળ જ સંયોગો જોઈએ છે કે એવું કેમ એમ દરેક અનુકૂળ જોઈએ અનુકૂળ અનુકૂળ એટલે સુખ જેમાં શાંતિ થાય એ અનુકૂળ ના આવ્યું જાય નાના નાનો જીવ હોય ત્યારે અનુકૂળ ના આવે એટલે કસી જાય પ્રતિકૂળ થાય એટલે ભાગી નજ મનુષ્ય બધા ને આપણે આ છેલ્લી વાત પાડે છે પાછળ લખેલું હોય સમજે એવી રીતે આમાં બીજું કઈ છે નહી અનુકૂળ નું બધી કલ્પના જ છે આ તો શું છે તમે શુદ્ધાત્મા છે એટલે પછી અનુકૂળ હોય નહીં પ્રતિકૂળ હોય હા તો જ્યાં સુધી બીજું છો જ્યાં સુધી આરોપી ભાવ છે ત્યાં સુધી સંસાર છે પારો ચડ્યો ઉતર્યો ક્યારે ખબર પડે પ્રતિકૂળ માં હોય પ્રતિકૂળ હોય તારે આપડે ઘેર આયા અને ઘેર ઠંડક થઇ જાય એવું ખબર પડે એટલે પારા સીસી તો જોઈએ ને તો પારા સીસી વેચાતી મળે રહી બજાર આપડે ઘેર એકાદ હોય તો સારું ત્યારે આ કવિયુગ છે દુષ્મકાળ છે ભાડે રાખીએ ના કરે ભાડા ને રાખે હોય તો એવું ના કરે એ આપણને અપમાન કરે પણ મોડું એનું ચડેલું ના હોય એટલે આપડે જમીન બનાવતી તમને કોઈ વખત મળેલું જિંદગી માં મળે છે આ માજી ને નથી મળતું મળતું કે છે કથાયો ના સામ્રાજ માં નહીં કેસાયો જવા કથા બુદશે એટલે આપડે ત્યાંથી છેડા રહેવું જોઈએ શું કરવું બધા અવતારી અનુભવ થી ગળા ગયેલ માર ખેલો થયેલા પાછું બોલી દે આ લોકો વૈરાગી રેતો નથી તો એ રીતે બધા અવતારો કરતા કરતા કરતા હિન્દુસ્તર માં આવે ત્યારે એવા સંજોગ બાદ બાકી ખરી રીતે તો કશું છે સંજોગ અને શુદ્ધાર્થમાં બે જ સંજોગો પાસે બે પ્રકારના એક પ્રતિકૂળ અનુકૂળો એમાં અનુકૂળ તો આપણે વધુ નથી અનુકૂળ તો આપણે કઈ હેરાન ના કરે પ્રતિકૂળ એટલા જ કરે એટલા જ આપણે સાચવી લેવાનું અને તે પાછા વિયોગી સભાગના એ જો વિયોગી સભા હોય તો પચીસ રહેતા આપડે શું કરીએ લોક કે છે કે દુઃખી કેમ છે નહીં હંભા હંભાળી કરી દુઃખો થાય ગયો ગયા પછી તો હવે જવા દે નઈ ગયો બીજું નાટક કર જો આમ કઈ ગયો એનું નાખતે રડતો હોય તો વાતું નથી દાજો હવે આ તારું ઠંડી દવા મૂકે હવે મટવાની તૈયારી થઈ તારા ઉતાર આવે કે જો દાજો જો આપડે જો મહાવીરે સરવારે સર્વે કાઢ્યું ને કે સાસુ પપ્પા નાન દંસણ સંજવો પેસા મેરા ભાવા સવે સંજોગ લખના મીઠા સંજોગ તો એરા નથી કરતા ને પણ મીઠા સંજોગ તમને વાપરતા નથી આવડતા મીઠા તમે વેદો છો શું થાય છે એટલે કડવા વેધવા પડે જો મીઠા જાણો તો કડવા જાણવાનું મીઠા વેદો છો માટે તમારે કડવા વેદવા પડે પણ જો મીઠા જાણો એકલું તો તમે હજુ પેરોની આદત જતી નથી વેદે છે આત્મા વેદ જ નથી આત્મા જાણે જ વેદે છે ભ્રાંત આત્મા છે શું છે એક શબ્દ બઉ સરસ લખેલા બધા સૌ સહયોગ માં મધુરો બિલાવી જાણે તે બાજુ મધુરો શું સહયોગ ને ફેરી નાખે તીર્થ કહેવે મારી રે શીખાડી હતી એમના શિષ્યો ને બહાર જાય ને લોકો એકાદ લાકડી બાકડી મારી દે બધી જાતના લોક ભગવાન શું કે લાકડી મારી એટલું જ છે ને હાથ ભાગી નાખ્યો નથી ને શાક તક ભાઈ સારું છે હાથ ભાગી નાખ્યું એ બચ થાય એટલો લાભ આજ માનજો નહીં તો હાથ ભાગી નાખ્યો તો એટલે લાભા લાભ દેખાડ્યો જીવતો જ છું ને માથે દેખાય ચાલ્યા ભગવાન ને આવી રીતે શીખવાડ્યું ગયું તેને ના રેડીને આનંદ પાક શું કે ગયું એને રડી જ નહીં મારતો એ ખરો છે ને રાતે ફટલી નથી